આપણે ત્યાં જ રહીએ પણ છોકરાઓ અમુક ઉંમર ના થઈ ગયા હોય એટલે પછી અડધું પડે પળણી ના પડે એ લોકો મોટા થઈને પરણી ને ઠેકાણે ના પડેલા હોય ત્યાં સુધી તો આપડીને ઠેકાણે દાદા દેર ઇઝ નો પ્રોબ્લેમ પછી પણ જ્યાં સુધી પરણ્યાના અમુક ઉંમર સુધીના છોકરાઓ અને ના પડ્યા હોય ત્યાં સુધી તો ફરી પાછું અમેરિકા દોડવું જ પડે ને ચાર મહિના છ મહિના આપડે ત્યાં થાય ને થાય બને અરે ત્યાં કઈ વેલું આવું એવું કઈ નથી આપડે પણ એનો બીજો રસ્તા નીકળશે સરસ નીકળશે અમેરિકન કોલરની જોજો કેવી બંધેલી હશે તે જોજો કોલરની નામ અમેરિકન કોલરની કારણ કે પેલા ઇન્ડિયા વાળા જુદા મકાન લોકો બીજા દેશ માંથી લોકો બહાર જ લોકો આખી વાળ અને એવી બનાવવાની ચોખ્ખી એક નોન અમેરિકન હોય એવું લાગે એ લોકો જોવા આવે ભાવ મને કઈ લોકો એ લોકો દુઃખ ના થવું જોઈએ જુદું રાખવું પણ નામ તો આખું દાદા ને દાદા બધું હજુ નગર નું નામ આપવાનું ઠીકવાનું નથી પછી દાદા નગર નામ બનતા નામ નીકળે દાદા શશિકાંતભાઈ પૂછે છે શશિકાંતભાઈ પૂછે છે કે આપણો આ દાદાનો સચિદાનંદ સંઘ આવી સારી રીતે ચાલશે કે પછી અગાસમાં થયું એવું થઈ જશે ના થાય એ કોઈ જગાનો રંગ ના લાગે ને આ રંગવાળાને આ તો નિકાલ કરે શું કરવા રંગવાળાને સ્વતંત્ર ડેરાસોરો બધે છે કે જયતી વસ્તુ કહેવાય આ તો દોઢ કરોડ રૂપિયાની મિલકતનો ડેરા સ્વરો વધે છે એનો જે પછી એનું વેલ્યુએશન કરવા જાય છે પાંચ કરોડ છે એ તંગ કેવો જબરદસ્ત કહેવાય બીજો કંઈ મતાર થયો એવું ના પે હે તો હા દરેકને છૂટ મે દર્શન કરવા જવાની છૂટ અરે પહે તો મને પહેલા કપડા બદલો કે છે આ કપડા ના જવાય કે દાદા બધા સંપ્રદાયમાં એવું હોય છે કે જ્યાં સુધી મેઇન માણસ હોય ત્યાં સુધી બરાબર ચાલે પછી જેમ મેઇન માણસ જાય એ તો એ તો દુનિયાનો નિયમ તો ખબર એવો નિયમ આપડા માં લાગે બધાને લાગુ થાય એટલે દુનિયા નિયમ જ લાગુ થાય આપણે આપડે કામ હાથે કામ રાખવું એ નિયમને છોડે નઈ કોઈ ધીમું ધીમું દેહ થી ફેર પડે ને ત્યાં જેને દર્શન કરીએ એટલે મતાર્થ જવા માટે છે મતાર્થ એટલે આ અમારો વૈષ્ણવ અમારો સિંહ ધર્મી અમારો ફરવા ધર્મી અમારો જૈન ધર્મ લોક ધર્મ ધર્મ કરતા જ મતા અર્થમાં જ પડ્યા છે આત્માર્થ જોઈએ કેવું જોઈએ મત્માર્થ આત્માર્થ ને બધે મતા અર્થ કરી રહ્યા છે મતા અર્થ નો અર્થ ઘરની મમતા તો હતી જ પછી આ નવી મમતા ઉભી કરી કયા કુ વામ પડવું છે તો નવી મમતા ઉભી કરી પછી આ બાો એ પણ આ પકડાયું એના લોકો સમજ નહી બિચાર પકડ્યું જો આખો દાડો ચિંતા ભરી ચિંતા મતાર ધારુ આત્મા ધારુ આત્મા આ લોક પતારમાં પડી કેતા ખેત ખેતા ખેત શિકાંત ભાઈ પૂછે છે કે આપડે અમે પદ માં તમારી ઉમર જેવી બધા અમારી ઉંમર ના એટલે પછી શશિકાંતિ બધા પૂન બધા બધા છે મારે કઈ જવું છે એવું નથી ના જવું એવું નથી શશિકાંત ભાઈ બુદ્ધિ નો સવાલ પૂછે છે આગળ કે તમે ના હોય તો અમે તમને ક્યાં મળીએ કેતા જ મળવાનું હોય એ તો મર્યાદ કરે તો મર્યાદ કરે કોશિશ થાય કુસુભાઈ પૂછે છે દાદા કે અવતારમાં તો અમે તમને યાદ જ છે પણ ને ભૂલા એ તો શું કઈ યાર ભૂલાવી દાદા એક સવાલ પૂછવો છે ઘણા ઘણા મહાત્મા પૂછે છે તમે મંદિરનું કહેતા હતા મંદિર બાંધવાની જરૂર નથી આ મંદિર આપણાની અંદર જ છે તો પછી તમે આ મંદિર બાંધવાનું નક્કી કેમ કર્યું તા એ તો એવું છે ને કે આ જગતનું હતું એમાં વચ્ચે આ મોટું બાધક આવ્યું છે આ મતા પડ્યું લોકો એટલે આ બધું નીકળી જશે અને મેં મેળે ઊભું થઈ ગયું તો મારી ઈચ્છા હાજરથી ઉતરવું હું તો આશ્રમ બંધ હતો યાદ નથી આવ્યું છે ને તે પૂરું થયું છે મેરેજ પૂરું થાય છે પૈસા માગવા નથી પડતા પૈસા છે લોકો આપે છે મારે પાછા આપવા પડ્યા તાણી જગ્યા આ રામ મોહનભાઈ ને વીસ હજાર ડોલે પાસે આપ્યા વધારે પડતા આપતા પછી મેં આપણે વીસ હજાર પછી આપજો કયું અમારે તો તમારા કયા પ્રમાણે આવી ગયા પછી આપજો બીજા છે તે પેલા ઓગણીસ લાખ વધારે ડોલર લાખ તો આપ્યા છે તે મેં નાખ્યું એટલે ત્યાર પાસે આવો અને હું પાછા હતા સર્વિસ નથી પાછા લઈને એટલે અમારે પાસે શું કરો છો મેળે ભરાણે નાખી જાય ડોલર આપે નક્કી નથી કર્યું દુઃખ થાય બરાબર મારી બધી બુદ્ધિ વગેરે બુદ્ધિ થી માપવા જાવ શું કહે આખી રાત માપથી માપ નાય નીકળે મારો ગજ જુદી આ તો નવું આશ્ચર્ય છે અધ્યાય બીજ છે હિન્દુસ્તાનમાં જે ના આપી શકે એ માણસ લાખનો ચેક લઈ નાસ મને અધ્યાય બીજું આ માણસ શું કહે છે તો એ દેહુ ને જ ગઈ હશે ને જે કોઈ જે વ્યક્તિ કામગીરી કરતી હોય કારીગરો બંધવા પાછળ જે જે વ્યક્તિઓ ફાળો આવતો હોય મજદૂરો થી માંડીને કારીગરો ને એન્જિનિયરો ને એ બધાનું ત્યાં લખેલું જોમિટ એવું કે ભેગો ના થાય બધો હિસાબ જ છે તો આ તો વચ્ચે નિમિત્ત મળવો જોઈએ આથે થઈ ગયો શું કરાદા ભગવાન ચમત્કાર કરમત્કાર કર્યો જ નથી કે આટલા બધા ચમત્કારો થાય ભાઈ એ તો દાદા ભગવાન અથડ્યા છે નિમિત્ત છે કામ થઈ જાય જસ નામ કરમ છે એટલે જસ મળે છે શું કર્યું ચમત્કાર તો દુનિયામાં હોય નહીં કારણ કે વર્લ્ડમાં કોઈ માણસ એવો પાક્યો નથી જયારે સંતાસ શક્તિ હોય તો ચમત્કાર કરતો આપડે તો રોજના હજાર ચમત્કાર થાય છે ઇન્ડિયા બધું રોજ ના આધાર ચમત્કાર અને મોટા મોટા માણસ લેખકો એમ કે દાદા ચમત્કાર તમારે કબૂલ કરવો પછી ચમત્કાર હું કબૂલ નહીં કરું આ શું કહેવાય તમે એક કલાકમાં જાત જાતના માણસનો આખો ફેરફાર થઈ જાય છે એ આશ્ચર્ય છે શું કરે ચપત્કાર નથી શું છે આશ્ચર્ય હા એ આશ્ચર્ય ઐશ્વર્યના પ્રતાપ છે શું છે ઈશ્વર્યના પ્રતાપ હા જેટલું ઐશ્વર્ય હોય એટલું આશ્ચર્ય ફેલાય એટલે અહંકાર લઈ લઈએ છીએ તે વિરાટ સ્વરૂપ તે જ વિરાટ બીજાનો અહંકાર લઈ લે એ જ વિરાટ દાદા આ બેન પૂછે છે કે મૂર્તિ ને શિવ ની મૂર્તિ ને આ ત્રણે સાથે મૂકવો તમને કઈ એવો મેસેજ આવ્યો હતો કે કેવી રીતે તમે એવું નક્કી કર્યું મેસેજ ત્યારે ઉઘાડવું પડશે ને તારે મેસેજ ખબર પડશે કૃષ્ણ ભગવાન એમની જોડે બાલાજી બાલાજી વિ બાલાજી આ ગણપતિ હનુમાનજી અંબાજી માતા ભદ્રકાળી માતા મહાવીર ભગવાન પછી પાર્સનાથ ભગવાન પછી અજીતનાથ ભગવાન ઋષભદેવ ભગવાન એ બધું જોવા કોઈ અજાય વસ્તુ છે એટલે તમને અંદર મેસેજ આવ્યો હતો કે આવી ગકાર કર્યા કરે તમારે જવું છે એક મિનિટ છે જે કામ પર આપણે જ્યાં નંબર 5 ઉપરથી આપણે એન્ટીન રેસ બુલવર્ડ નો એક્ઝિટ લેવાનું રાઈટ અને પછી રાઈટ લેફ્ટન કયા રસ્તા પર ના ઝીનો ધ નેમ ઓફ ધ રોડ નંબર 1 પેસિફિક કોર્ન ઓકે જાય હા તમને નો રીયલી ધ નેમ ઓફ ધ રોડ પેસિફિક કોર્ન પેસિફિક કોર્ન એ તો અહીં નીકળે નહીં ખબર નહીં એટલે બુઠ્ઠી બુદ્ધિ છે કે ખબર પડી તમને શું કહે છે કેવા માંગે છે કે બુઠ્ઠી હોય ને અંદર આપડે છૂટવાય અંદર આપણે ગોળ ગોળ ફરી રાખે બુદ્ધિ ના કહેવાય બુદ્ધિ પોતા ધારે આપણે વાગે આપણે તરત જ આપણે લોહી ખબર પડી જતા હે ખબર પડી જતા એટલે એટલે પછી તારે ઉઠી જ તમે કશું ના ના એ કે છે તમે કશું કેતા જાણી ગયા જય જય ધીરા તો બીજા હવે ખુબ ઓનેસ્ટી બધું હોય તાર બધા મારા હોય એની બુદ્ધિ બઉ સુંદર બુદ્ધિ એ પોતે સંસાર નો દુખાન ઉડેડી મે મને પોલીસ ની બુદ્ધિ કહેવાય શું કેવાય પોલીસ ની બુદ્ધિ તો હોય ને કે ના હોય એ ફૂલ પેરાડાઈસ માં રમે કયા પેરાડાઈસ માં રમે બુદ્ધિ તો આપણને બુ કેવી સાહેબ નીકળી જાય શું રજનીભાઈ બાબો બે કઈ ખબર આવે બધા મજા આવે આ શનિવારે લંડન આવવાની છે દાદા એને એવો ખ્યાલ હતો કે તમને લંડન માં મળશે સત ના થાય ને ચેન્જ થઈ એનો તો ત્યાં બધા પડી ગયા એને તો બધી ભોગવે ની ભૂલ જે બેઠી છે ને હા ખરી બે ખરી બેસી દાદા એ બહુ અજાદી વાત છે ઘણા લોકો ને એનાથી સોલ્યુશન થઈ જાય ના ઘણી બા બે શબ્દ માં તમે આવું કરો છો ખોરી તું એવી જાય સમજવાની શક્તિ ધરાવે તમને તો આ બુદ્ધિ કરો ને ત્યારે મારું ચિતબોસ્ત કરે ત્યારે એ કે છે કે એનું મન છે તમારો કરીશ રસંગ એક મહિનો મારી જોડે રહી તી દાદા વધારે વધારે તી સમજવા માટે સદબુદ્ધિ થી સમજ પડે રિયલ અને રિલેટીવ એ સદબુદ્ધિ થી સમજ પડે ના ના જ્ઞાની પુરુષ બાકી બુદ્ધિ ની જરૂર ના પડે બુદ્ધિ જુદ તો લખો કરે બુદ્ધિ લખો કરે અને સાચી બુદ્ધિ હોય ને જે ફીટ ને આ વૃદ્ધિ પોલીસ ની બુદ્ધિ હોય શું કરે સદબુદ્ધિ વસ્તુ જુદી છે સમ્યક બુદ્ધિ જુદી જુદી છે પણ આ કૃષ્ણ હોય તોય બહુ સદબુદ્ધિ એ તો બધા જ્ઞાની કૃષ્ણ બન્યા પછી ઉત્પન્ન થાય સદબુદ્ધ ઉત્પન્ન થાય સંસારી હોય રેભી ચાય ની હોય ભગવારે બે જાતિ રેબી ચાય ની પોતાને દુઃખ ખસવાના છે ઘણી વાર દુઃખ ખસવાના રે એ બુદ્ધિ રહે અને માર માર કરે બરાબર બીજો કોઈ દુશ્મન જરૂર નથી બુદ્ધિ અને ખોવાડે ભગવાને બુદ્ધિ પોતાને ખોડે ખાડું તું સમજી ચટણી કરે ચટણી દાદા જે દુઃખ ભોગવી જે દુઃખ ભોગવે છે બુદ્ધિ થતા હોય ને એના કારણે દુઃખ એ ભોગવેક્ટ નથી કે ને થી જે તો બુ દુઃખ મળે છે પુન્યજાડી છે ને આ તો બીજું ઉત્પન્ન બુદ્ધિ સ્વતંત્ર એ દુખો ને પેલું દુખવું આવે મને કેસે આ મારી આટલી સરસ આટલી બુદ્ધિ સંસારમાં આવે છે બુદ્ધિ કેમ હેન કરે ખોડે છે એ જ પૂરી બુદ્ધિ બી વપરાયે હોય ખોડી જગ્યા એનો હા સાચી બુદ્ધિ તો તે તીક્ષ વાળી બુદ્ધિ છે ને તે ઘર માંથી બધો ફ્લેશ કાઢી નાખે સાંભળો મધ્ય નિવારણ થાય છે આજે મોટામાં મોટું થયું દાદા તમે બે વસ્તુ તમે એક વસ્તુ કીધું ને કે બીજાની ભૂલ કરવાની ખબર હોય આપડે છતાં ભૂલ પછી કોણ ભૂલી ગયું પેલું સમજ્યા તેને એમ કીધું પેલી વાર કે તમે બીજા ભૂલ કાઢો મોડાવી પણ ચલાવવાની ને પ્રોફિટ એન્ડ લોસ પણ નહીં તમે જે શિક્ષણ બુદ્ધિ ની વાત કરી ને એ મોરાલિટી જયારે બહુ આપડે ઘણી વાર ગુસવાઈ ગયા કે શું કરવું શું શું કેવા માંગે છે તો હવે મને ખબર પડી કે જ્યાં મોડાવતી હોય તે રસ્તે જવાનું ભૂલ બાબતે કહીએ એનો અર્થ શું છે ના જાણે જે ભૂલ બતાવી ઉપાય ઘર માં આપડે રેખા છે પછી માણસ એટલે અભૂત થવાય પછી જ અભૂત થાય નજીક માં આવી ગયું મોર કેવી લાગે હોય ને દાદા મને ઘણી વાર પણ ઘણી છે બીજું માણસ ને મોકો નઈ આપે કારણ કે પ્રોફિટ હોય અંદર તો હવે સમજ પડે કે આપડે મોડા વાપરવાની પેલા તમારે અહિયા પગે હાથ પહેરવાનો છો તો પોતાનો જ લાભ જોયા કરે પછી આ બુદ્ધિ થી બીજા ને પણ લાભ આપવો જોઈએ બીજા ને જમા લેવા એનો અર્થ એવું નહિ કે આપડે પૂછાય રકડી મળેલાકડી મળેલા કેવી રીતે સમજાવો એ પછી એને શું કેવાય છે દીવા નીચે અંદર દીવા નીચે બધા દિવાદ પોતાના ઉપરના ભાઈ પણ અંધારું હોય આ બધા આપે પણ ઉપર અંધારું આ તો દીવા નીચે અંધારું દાદા આ તો વસ્તુ જેવી છે કે ધરાવાય જ નહીં ના ધરાવે પણ થોડી વખત આપડે આપડા જરૂરિયાત પડતું ખાઈ લેવું ના ભાત ના ખાય તો બે ચક્કર ખાઈ ને દાળ થઈ જાય બુદ્ધિ ક્યારે થાય છે આ બુદ્ધિ એટલે બુદ્ધિવાળા લોકો જો આની બુદ્ધિ શીખ નથી પણ પોતાની પોતાની બુદ્ધિ મારી બુદ્ધિ છે જ अल्लाह नहीं बुद्धि रिय समझ बुद्धि क्या बुद्धि आप बुद्धि तफावत जाए सदबुद्धि के एटे पूछूमने के, आपड़ी के, -के तो अमे सारू लगा ते तो आई व्यवहार नहीं तारी जोड़े तो ના આ તો બધાનું કામ કાઢી કામ કાઢી આ મને વિચાર આવ્યો હારો છે ખોટો એ બધી ભંગ કરવાની જરૂર નથી આપડે આપડે કામ કાઢી લેવાનું એમ કઈ કામ કાઢી લેવાનું લેખા માં આપડે કઈ કઈ નહી કઈ નઈ છે ને થોડું થોડું તો બાકી રહી ગયેલું તે હળે કાઢ્યું મને દેખાયું કે ભાઈ કૃષ્ણ ના થઈ જાય અનન્ય પણ આ બધા સારા હતા એ તમને ભગત્યા હેલ્પ કર્યા ઉપર તો નહીં ગયો બાર તો નહીં ને ભગત્યા હેલ્પ કર્યો ઉપર ચગ ના ભાગી જવાના કહીએ કારણ કે અનંતેલી ઉભી થાય આ જ્ઞાન જ એવું છે કે બલ્બલું ફેંકી દેવા તૈયાર આ જ્ઞાન એવું એવી એવું એ કરે છે અનુભવ કરાવે બલ્બલું વસ્તુ થેંકી દેદા હું શ્રીમદ રાજચંદ્ર પુસ્તક ખુબ વાંચતો હતો પણ તમને મળ્યા પછી કરોડ લાગ્યા તો એનું બ્રેન બેન બધું ખરાબ થઈ જાય બગડી જાય બગડે કરોડ ડોલર ની માલિકી બ્રહ્માંડ નું માલિક લોટરીની ટિકિટ થી એક કરોડ ડોલર ની માલિકી અને આખા બ્રહ્માંડ ના માલિક બનાવી દે હું એ કહેવા માંગતો ભીખારી પણ જાય ભીખાર લાગ લાલ ધીકારી પણ હે પોતા આવે પતા લાગતો સારું હારો કઈ છોડી દેવાનો હારો છોડી દે એટલે એટલે બહુ છે અને તાલ હોય એટલે તાલુકા વાળ શું કામ માં લાગે વાય વા પુષ્પાબેન પૂછે છે કે મોરાલિટી થી બુદ્ધિ તીક્ષ્ણ થાય બઉ તો એ મોરાલિટી ની પ્રેક્ટિસ કેવી રીતે કરવાની જીવન કઈ રીતે જીવો બેસ્ટ <laughs> મોરલ માં તો દરક જેટલા જેટલા દુનિયામાં બધા અવગુણ ના હોય મોરલ હા મોરલ બાઇન્ડિંગ બઉ અઘરું થઈ ગયું કે ના પણ આપડે જેટલા ગુણો થી હોય એટલા થીમદેમ દેવ ઘડશે ઉપર ચડવું છે પણ અંધારું છે તો શક્તિ આપો કે અજવાળું થાય આપ્યા કરે છે આપડા નિમિત્તે લોકો પછી બહાર હિન્દુસ્તાન માં ટીકા થાય છે ગમે તેવો હોય ને તો આપડે એનું સાંભળવા જ ના હોય તમે કઈ દશા બેઠા એ દશા એને ના ફે ને સોંપી ના થાય ને કલ્પના એ જગ્યાએ તમે બેઠા આવું હમણાં કાલે જ ફોન કરી દઈશ દાદા ના ના એમની ઈચ્છા હોય તો આપડે ભક્તિ કરવી પુન્ય જાગી ને જોયું ને કાલે આપડા મહાત્મા <confidence> એક ભોજન આર આગે તો કે હું જઉં છું એક વિચાર મનમાં આવ્યો એટલે ડાઈ કરો ઈફેકનો બોજો છે ડારે રે હા જો મને ક્યાંમ કરી તેમ ફેર તો જમતી દેતો આવતો ને સી ગાડી જાય આવે મને ડાળમાં ક્યુ કેફે લાવી પાછે સે કીધું મેં કો ડર્યો આયો ઇલાવ બનતા આપો બનતા છે હા દાદા અટકાવે છે <tiny reviewers> ના દે નાણ તો ચોખ્ખી છે એવી રીતે એવું કઈ નથી એવું કઈ નથી એમને પૈસા આપવાનો વાંધો નહીં એવો કઈ ના એમ કયું ના દાદા આપડે સમજે આપડે મત માં હોય એટલે પછી વાત કરજો ને આપડે એને એવું કે છે સમજાવું એ તમને પૂછે છે એવું કહી દો ને લાસ્ટી સેવન યર્સ